ધોવા જ આપડે ધોઈ તો જરાય લોકળે નઈ એને એને તેલ કાઢીએ હાડકાં માંથી પીસીએ તો તેલ નાખે દૂધ નાખે પણ એ મોર જેમ જેમ બધા દબાવે ને કેમ કેમ લોહી માં નીકળ્યા વાસડો ચાલે એનું નામ સંસાર સુ કયું કરતા પેલો મુકેયા કરે અને પાછળ આગળ ધોઈડું પેલું કર્યું હોય પેલા વાસળો ચાલ્યા કરતો ક્રિયાઓ બધી નકામી જાય છે વાંધો તને કહો બચા ફૂટ એડું થયું હવાનું મીડિયા પછી લેવા જાય તારકે શું થઈ ગયું ક્યાં ગયું તારું વાંચો ચાલી ગયો નાનપણ માંથી લોકો પૈસા કમા કમા કરે છે સમય કમા બધા બેંકમાં જોયા બે હજાર પડ્યા હાય હોય હાય હોય હાય હોય હાય હોય આખો ધારો ગગડાટ ઘડાટ ઘટ ક્લેશ ઘટ હવે અનંતી શક્તિ છે તમે વિચાર કરો ને કે જેવું વિચારો તેવું બહાર થઈ જાય એટલી બધી શક્તિ કરે પણ આ તો વિચાર મહેનત કરીને કરવા જાય બહાર સુધી બોલો એટલી બધી એટલી બધી નાદારી ખેંચી છે જ્યાં જાણવું જવા રાખો સુખ જ આવે પણ તે મોની સુખ કેવું મોહની દાખલ કર્યા પછી કાર્યલય તો સરકારે તો લોકો મુશ્કેલી પડે પૈસા નઈ મુશ્કેલી તો કઈ ના થાય દાદા મુશ્કેલી કઈ થાય નઈ નહોતી અને આથી વ્યા એ પણ છે આથી વ્યાધી ઉપાધિ તમારે શું ઉપાધિ એટલે છે કે આધી વ્યાધિ છે બધું સાથે છે લઈએ તો કકડા હાથ ઓયડા આપીએ તો કકડા હાડ સબ્જે ના દુઃખ છે મનુષ્ય ગતિ માં જ નથી જાનવરો રૂમ મળી જાય ને પછી મારે ભાઈ ભાઈ નહિ પાડવું અને પાછો પછી પાછો એ જ ફરી જાય ને એટલે અણસમજણ નું દુઃખ છે ને લોકો નું જોઈ ને પોતાનું કરવા જાય ભાઈ બનતો બોધે આમાં આપણી પાસે બદલાય ના હોય તો આપડે શું લેવા દેવા કોઈની હરીફાઈ કરવાની જરૂર નથી પણ આ લોકો તો હરીફ પડ્યા છે ને એવા દુઃખ પામે છે એટલી જાતના દુખો કષ્ટો છે આ લોકો ને પંદર વર્ષ ની જેલ ની સજા કરીએ તારા સિવાય કરવા મોકલેશી ભાઈ પંદર વર્ષ ની જેલ સજા કરીયે આપડે હું જાઉં અને પંદર વર્ષ સજા કરું લોકો મારી પાસે એ ડરી જશે જે ભરશું સ્વતંત્ર નકલ કરતો હશે વાંદરા છો વાંદ હોય કોકની નકલ કરે કશું દુઃખ છે ને આ દુઃખ ઉભું કરેલું છે બિલકુલ હજાર બે હજાર માણસો મુંબઈ શહેર માં જેને ખાવાની ટાઈમે ખાવાનું ના ભલે એવા માણસો દુઃખી કેવાય એને બરાબર બાકી બધા આ બધા સુખી આ તો દુઃખ ઇન્વાઇટ કરે છે અને પછી મૂમ મારે છે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 એવું કઈ સમજ હોય કરીએ દુઃખી તમારું ક્યાં કશું દુઃખ નથી તમે માની બેસા લોભ તો કોણ હોય દોઢસો કિલો નું વાળી હોય તે લોભ કરે અમને અહીં એટલું બધું દોઢસો કિલો નહિ હોય મને કેટલા કિલો છે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 આપડે જે દ્રષ્ટિ જોઈએ તેમાં છે ખરી કે ખોટી છે આપડે જ કરીએ એટલે આપડી બુદ્ધિ જેટલું કામ કરે એ પ્રમાણે કરીએ હા એટલો ન્યાય થાય દાદા આજે એવું છે કે માણસ પચીસ રૂપિયા પડે પાંચ રૂપિયા નથી પ્રમાદિત સ્વભાવ હોય એટલા માટે બધા લોકોને એવા મળતા છે બધા ને મળતા હોય એમ કેમ કેવાય તો તમને ક્યાં ભેગા થયા મળ્યા છે એના માટે તમને એવા મળે એનું કારણ ના કર્મો હોય એનો દોષ છે ગુસ્સો કરવાનું કારણ જ કયો ગુસ્સે તમારી જાતે પણ કરો એવા કેવા કરવો છે ક્યાં મને આવા મળી આવે ગુસ્સો કરવાથી સામાન્ય ઘા નથી લાગતું તમે ગુસ્સો કરો તમને દુઃખ થાય એટલે ભૂલ તમારી જ છે એ તો એવો ને એવો કાલે એવું કે ઉપર ચાળ પાડે હોય ને આપડે પાછા ભાઈએ ને જવા જમકે પાછળ પાછળ મસ્ત્રી શું કરવા આવડત ના હોય તો શીખવાડીએ પોતાની મેન્ટે ઓગણીસ ત્રીસ સુધી મંદી હતી ઓગણીસો માં મોટા મોટી મંદી હતી અહિયાં ઘરે મંદિર માં આ લોકો એ મજુરો અને તેજી માં મજૂરો છું હેવ ના હમા ઘરમાં તેજી મંદિર આવે તેજી મંદિર આવે હા તો મંદિર માં આપડે બહુ જોડે વાક માર માર કર્યો હોય પછી તેજી આવે તારી આપડી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 ન્યાય જ થઈ રહ્યો છે અન્યાય કર્યો છે તે ન્યાય છે કેવી રીતે અન્યાય કર્યો છે એ પણ ન્યાય છે કેવી રીતે હા એટલે અત્યારે જે અન્યાય લાગે છે ન્યાય જ્ઞાન અને અજ્ઞાન અજ્ઞાન હવે કે હું બીજી રીતે આર્ગ્યુમેન્ટેશન મીન્સ આ ભાઈઓના બધાના જે કઈ આઈ મીન જે માગતા હશે કે મળે નહીં કારણ કે આર્ગ્યુમેન્ટ એટલે ડાક્ટર ને કેવું પડે બરો જ્ઞાની પુરુષ ડાક્ટર કેવાય એટલે બધી આપડી પેટમાં દુખતો હોય તો કેવું પડે છાતી દુખતો હોય તો કેવું પડે ના કેવું પડે ખરો ડર તો નાડી જોઈને હવે થાય જ એટલો એટલો ફાસ્ટ થતું જાય છે વર્કિંગમાં બધી જગ્યાએ આ જગ્યા નહીશ એનાથી એકદમ એટલા બધા આગળ નીકળી જવાય કોઈ પણ બાબતમાં કામમાં પ્રવૃત્તિ આપડો ઈર્ષા નું કારણ બની જઈએ તો એમાં કેવી રીતે ઈર્ષા થાય લોકો ને એમ ઈર્ષા ગમે છે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 જેતે નગર સંભવ ફાઈલો નિકાલ કરજો તે સંભવ ફાઈલ નિકાલ કરી એને આપણા પ્રતિ એક આપણી નેબ દે ખરાબ હોશી નહોજી એકરોજ ન કરિયે એ બધું કરીએ પણ જે દાખલા એ મારી અમુક એક 5 કલાકમાં અમુક આઉટપુટ ની સ્પીડ હોય એમાં ચિંતાઓ કરતા હોય એના કારણે ઘણી આપે એનર્જી વેસ્ટ ડિસિપેશન થતું હોય હવે જ્યારે ના થાય નેચરલી અવર સ્પીડ ઇન્ક્રીઝ તો આપણે ફાસ્ટર બધું ડિસ્ટન્સ ની માનતા આયે હે કરાણ એવું કોણ બનીએ એક્ચ્યુઅલી લેપ બનીએ એમાં એમ થાય રાધા કે આ દે છે એના બીજા બે ત્રણ ભિજારો છે કે આપણે વધુ લાઈટ હોય ત્યારે ડીમ કરી શકાય ડીમ લાઈટ લાવે વધુ ના કરી શકાય આપડે લાઈટ છે ને એ તો ડીમ લાઈટ કરીને જોડે બેસવું શું કરું કરી ફિટ કરી દેશે ને આપડે ફીટ કરી દેવાનું બધી છે તમે દાદા નું નામ ભાવી છે એવું આપડે નક્કી કર્યું હોય થાય જ નહીં દુઃખ દુઃખ નહીં કરવાની વાત પણ બેનો ફેસ દુઃખ કામ કરતા હોય તો આ બે કલાક ઉકેલાઈ જાય આ જ્ઞાન એવું છે નામ સંભાળીને કે દાદા ફીટ થતું નથી ફીટ કરી આપો તો ફીટ થઈ જાય